ત્યારે સમજું કે તમે બરાબર સત્તા પર છો એમ એમ કે વાણી તમારી નીકળે છે કે તમારા છે કે आ, के के तो वानी जर, वानी बा, तो पर इमोशनल तो बह न तो मैं कई परमाणु हले तेज वहर निकले तमाम आत्मा में स्थिर जो तो पी वी आधी निकले नही दादा नु केव है સારું થાય નીકળે ઈચ્છા ના થાય નીકળે પ્રત્યક્ષ સરસ્વતી ચોખી ત્યાં પેકર હોય ને એ ચોખ્ખી હોય પછી આ જ્ઞાન વ્યવહાર હો સારું કરવું ના ના જ્ઞાન જ થયું રહ્યો બધું માહિતી આ જ્ઞાન તો શબ્દ થયું થોડે આવી ગયું પણ આમ ક્રમિક માર્ગ માં દાદા જ્ઞાનીઓ ની વાણી જે છે તે જ્યાં લોકો શુભાશુભ માં હોય બી બધી <coughs> <coughs> બીજા સા લક્ષણો દાદા દેશના હોય એ દેશના કઈ રીતે ઓળખાયા એક જ લક્ષણ એનું માય સ્પીચ ના દેશ ચોખ્ખી હોય એકદમ આ બધા મારા લોકો વાણી દાદા નીકળે ને શાસ્ત્રી હોય પૂરેપૂરી ના સમજે ચોખ્ખી રહી દાદા વાણી બોલે એ તો દાદા મહાત્માઓને ધ્યાન લીધા પછી ખબર પડે કે દાદા ચોખ્ખી પહેલા સિદ્ધાંતિક વાળી એટલે પછી સિદ્ધાંતિક અવિરોધાવાનું અંત જ સિદ્ધિ માં આવી જાય હોય ને એવો વેદાંત માં ફોડ નથી પાડ્યો શાદવાદ વાણી નો જઈને જૈનો જ આ ફોડ પાડેલો છે સાદવાદ વાણી સ્થિત તમારી વાણી સાંભળીને અમને આમ અદભુત અદભુત અહો અવો થયા કરે તમારી જ વાણી સાંભળીને અમને એવો અહો અહો થયા કરે તો તીર્થંકરો ની તો કેવી હશે તારું મેન પૂછે તીર્થંકરો ને વાણી હોય માત્ર કેવી હોય દાદા એમની વાણી કેવી હોય આવી આ બોલી દે આપના કેવી થોડી ભેળ કેવી એટલે કેવો કેટલો ફેરો વધારે મીઠી હોય વધારે મીઠી મદના દેવી મીઠી લાગે આપની આટલી મીઠી લાગત નહી મને તો આત જ ન ગંદુ મને ભાષા ગઈ બકરી બાજુમાં બેસી ને સાંભળે બે હોય ત્યાં પાંચસો પાંચ માં આપણે તો કેટલું ફોન કરાવ્યું પોતા એમ લાગે કે મારી વાણી જેવી છે તો બોલ બોલ કર્યા नहीं <laughs> थावस्टार। थावस्टार तो मौन जी स्थिति क्या थाय पूछे एनोज उत्तर क्या अपाय कोई पूछे एनो उत्तर क्या अपाय यी वाणी क्या थाय અવાજ આવે બધું વાણી ખોટી બોલાઈ ગઈ દાદા પોતાના આત્મા જ્ઞાન છે એ મુક્તિ આપનારું છે બીજું બધું બીજા બધા જ્ઞાન કરવા છે ને એ બધવા જ્ઞાન કરવાનું જે સાધનો છે જગત માં કોઈ વસ્તુ ની વેલ્યુ નથી તેમ કોઈ વસ્તુ ની ડિવેલ્યુ કરવાની જરૂર નથી જગત કોઈ વસ્તુ વેલ્યુ નથી તેમ કોઈ વસ્તુ ની જરૂર નથી એટલે દરેક વસ્તુ કરવાની જરૂર નથી આ દુનિયા કિંમત કોની વધારે જેની અછત હોય તેની અહંકાર અછત થઈ ગયો અછત થવા માંડે કષાયો ની અછત થવા માંડે એટલે કિંમત વધે માણસ ની ની કષાયો ઓછા થવા માંડે તો કે માણસ કિંમત વધે સર ઓછા હોય ને તેની ઓછા હોય બિલકુલ ઓછા થઈ જાય અમેરિકા એકાદ એકાદ હોય તો વધારે કિંમત હોય લાલ બડા તાબા હેલે માં ઘરે એમ તા યે ઘરે અત્યારે એટલે કે બિલકુલ સરળ છે મરાની કિંમત નથી ઓનારીયા સતે ઈરાની સતે એટલે કે બરાબર નબરા તેન દે તેની વાત શું મત થાય કે કાઈ તન જો દરવેની વજા કળા ઘર ઓછા છે કે વધારે એના પર કિંમત છે આજે બધાને જે દોષના પાટ્યું ખૂબ આશીર્વાદ આપો ફોટોગ્રાફરને એનું કામ બહુ ઉત્તમ થી દે દે કારણ કે એની વાત હતી ફોટોગ્રાફર આયે કે કેસર રાખી હોય તોરા દેખી હોય છે ગાકારો થમે ના અમદુજી કરોને કે ખદે મારી કિંમત ના કરી એવું કેટલા કહે છે ને તારી કિંમત હતી જ કઈ દરિયા ને એની કેવાય છે अत्य मनस सस्तो थे આગળ આ બંગડીઓ કેવી ઉપાડી છે પણ કોઈ પુરુષ ને તો તેને ના ગમે એક ના હોય પોતે થર્મોમીટર ની પોતે તાવ પોતાની જાત ની કિંમત મે મને એમ લાગે આ આ જે दादा ની સ્પીચ આવે ને એ જ જાણે આમ બોલતા એવું લાગે ઠેકા હાથે ઠેકા હાથે ઇબધી વાત્યું તો કે મને दादा જાણે બોલતા હોય એવું લાગે આમ ઠેકા હાથે આમ તો કહું મવાંતીજી તો તો પાછો જો ઉપર મંતો त्याગે હાથે હા ઘર માં ચલણ ના રાખવું જે ચલણ રાખે છે તેને ભટકવું પડે ના ચલણી આ નાણા ને લોકો પૂજા માં મૂકે વાઈફ જોડે ભટકવું વાઈફ જોડે ફ્રેન્ડ તરીકે રાખવું એ તમારા ફ્રેન્ડ ને તમે એમના ફ્રેન્ડ ચલણ મારે ગુજરાત પણ એવું કેમ હશે દાદા ચલણ રાખવાનું ગમતું હશે બહુ કઈક કહીએ આપડે સમજણ પડવા માટે થઈને કે મને કઈક સમજણ પડે કે પૈસા બાબત નું હોય કે પડે કે પછી ભરતી સહી કરાવે પેલા ના વખત માં તો પેલા ઇન્ડિયા માં એવું કરતા કેમ છોકરી મૂકે ત્યાં બહેલા સહી કરવાની એવી પુરુષોએ પથા પાડી દીધેલી પણ ત્યાં તો બોપડી બંધ હતી કારણ કે બધા ભેગા રહી એટલે બોલાય પછી અહિયાં આવ્યા એટલે ખબર પડે એટલે મેં કીધું અહિયાં કેમ સહી કરવાની અહિયાં જ નહીં કરવાની આપણે કહીએ કે વાંચીએ જરા વાંચું પણ મેં કીધું વાંચીએ તો ખરા કોઈ વખત ઉલ્લું ના બનીએ તમારી બાબત પણ કોઈ બી છે હવે તને કશી ખબર ના પડે કે છે એવું કરે વારે વારે ચાલાકી નહી કરો તો નો ટ્રીકી તમને આવતા ભવ ની જવાબદારી ઉભી કરે છે માટે ચાલાકી કરવાની ભગવાને ના પાડી છે कसो फायदो नहीं ने, पार वगर नुकसान करके दृष्टि छती थे दोष देखाय બી દ્રષ્ટિ કહી અને સવિર સમય દ્રષ્ટિ કહી હોય ને જે બરાબર બરાબર બરાબર સધી આગા જે ડ્રોઇંગ છે તે પ્રમાણે ચાલ્યા કરે છે તેને તમે જુઓ ઈચ્છાઓ એ પણ ડ્રોઇંગ છે બીજું નથી જોના સાચું વો ઓબ્ઝર્વર જ્ઞાતા દ્રષ્ટા જોવાનું બી ઈચ્છા દીતાને પણ બી જુઓ बाकी हिसाब से दादा पै तो नहीं मैंने मनस दान चोर तो जे मैं તેની જોડે વાતો એ વર્ગી પડે બે બારીશ થી આગળ જોવા માં ખરેખર બેન થઈ જાય માટે ખરું ના નીકળે તો આપડે છોડી દેવું તારું ખરું કરાવવા પણ ખરું કરાવી गुले तो लघुत्तम कामो गमे तो बोले લઘુત્તમ એટલે આપડે નાના થઈ જવું કે છોડી દેવું એનો સાર કાઢી નાખો ને નાના માં નાનો હમો માણસ જે કઈ બોલે ગમો એટલે બોલે ચા ખાવ્યો ચા નથી પી આપડે કે ચા વાપાઈ દેવા વિચાર થઈ જાય તો પ્રતિક્રમણ કરવા પડે છે ત્યાં ખોટું કર્યું એવું ખોટું કર્યું એવું કેવાનું તો દાણો કે પંદર બંધ થઈ ગયું અથવા એવા પુરુષાર્થ માં કે બંધ થઈ જાય પણ ખોટું કરવું છે એવું વિચાર આવે बोले प्रतिक, पुरवार भावे जगत छ કોઈની માલિકી નથી આની જેને જે અનુકૂળ આવે તે કરે તેની તમે નિંદા કરી શકો નહી શકો નહી છે આ તો આવડી મોટી જંજાળ છે પરમાણુ એ પરમાણુ જંજાળ છે એમાંથી છૂટાય એવું છે જ નહીં इसलिए भगवान ने कहयो के ज्ञानी पुरुष मरे तो एमनी पासे पड़े रहजे। तो हनुमान जी जाते। ज्ञानी मारि छुपि जाने ते यातम समंदर ले। मेरा मानस में द अपारमयो बंधन। हम्म। जे आगे जयिका तम देव परमाणु बंधन। और धातु बंधन। धातु सार का ये परमात्मा। कौन ये लोगन? कि दो बनके। જેની જોડે હિસાબ બંધાયેલો હોય લૌકિકમાં અલૌકિકતા ના દર્શન થાય તો કામ કાઢી જાય ડ્યુટી તો બજાવે છે પણ ડ્યુટી બજાવે ને ઉપર થી દફડાવે તે જાનવર ગતિ જાય દાદા એમ થી એક વાર ગયો બધા બધા જવાના છે આઝાદી પહેલા फरज समझ बजाव तो फरी मनुष्यपणे नम्रता बजावती आखली दुनिया मनालायक हूँ समझ पड़ी त्यौती નાલાયક ખબર પડે નાલાયક રબીશ જ્યાંથી તું રબિશ થયો ખબર પડી ત્યાંથી તું હારો થવાનો પ્રયત્ન કરે એટલે પેલા હું જ હારું હું જ હારો કોઈ જીવ કોઈ જીવ માં કિંચિત માત્ર દખલ કરી ના શકે दखल करे एट्लेमा इन्वॉल्व थी मैंने करो एट्लता जती रहे मैं मैंने पेलो आम करो विगत वाखला आप તમારાબે એક મારી જશે નથી કરાય તો દખલ થઈ જાય ને તમે કોઈને હેરાન નથી કરતા તો કોઈ તમને હેરાન કરે છે કરે છે રાતે કોઈ ખકડાવતું નથી ને દિવસે દખલ કરો છો एरान थावचो। एक मुश्किल अड़े नीदरत करे छोपरी मैं आप हरकत करना है बीजी बाजू मदद करना है बात चौक्कस જેમ હરકત કરનારો દેખાતો નથી મદદ કરનારો પણ દેખાતો નથી બે પાંચ કલાક નો મનન પચીસ ત્રીસ વાર વંચાય ચાર પાંચ કલાક મને ारी वगर भाड़े जोखमदारी पर भाड़े तो शु भगवानी जोखमदारी पर भाड़े ना जोखमदारी पर तमने गाढ़ी रहो अपना पर विश्वास उठी गये मनसमत थलाश નથી તેથી ઘર બાર મોટર બંગલા વસાવે છે હવે પોતે ખિસ્સું ના કાપતા હોય પણ આમ ઉપરાણું લે એ બીજે અત્યારે ગજવું કાપ ના થાય અભિપ્રાય આપવા જેવું પછી પોતે ગજુ કામદારો થાય ને અંધારા ની ભૂલ ભૂલ અંધારો ને થઈને હજારું બોકવે ચોંડી તું દયા ખાવા જાય પણ તને ચોંડી પડે દયા તને જ લાગે એટલે અભિપ્રાય એ વખતે કરુણા રાખવાની દયા નહી રાખવાની કરુણા રાખવાની બારી સુધી આજે મન સરસ નહી બારી સુધી જવાનું મગન ભાઈ બારી છુદી જ જોવાનું બારી છે ને એટલું જ જોવાનું આગળ खरु जा मत द्वेष नहीं खरा पर कि राग नहीं खरु खोटू होत खरु खोटू दृष्टि स्वभाव भगवान पर, पर जमे सं जाए तरखिंग અને જેમતી જ્ઞાની પુરુષ નું ગજવું કોઈ કાપી જાય તો જ્ઞાની પુરુષ ને શું દેખાય કારો जमी जमे थे आटली रकम घेर वपरातला गया गटर में मराताराना संकुचित भाव ने लीजे आसी रित दिखाय विचार भाव थी जेम छे तेम दिखाय इनु नाम ज्ञान केवाय कहीं भी आ तो जमे भाई रकम जे है हम्म यो दा दा दनो जाय हम्म एना कते गदी का दी जने थी अपना तो बहुत झूठ है જો સે માન આવે ત્યારે કે નિયમનો માનસી માન આવે दादा यार मां से सिर बने दादा महात्माઓને હવે મમાઈ છે તું આપણો ને એ બધું જત્રમાં દે છે અને ચોરા દે છે ખોવા દે છે બધું જમે છે ખોવા દેલી જમે છે કાઈ હોબદુ નથી તેરા આફુનેથી આ સંસારમાં કઈ પણ ખંડન કરવું स्वच्छ करते એ તો સમજાવે દાદા ચોરી નું એ ખંડન કરવું એ ભગવાન નું ખંડન કર્યા બાબત છે આ ચોરી એ તું જુલાબ છે આપડે સ્વચ્છ કરીને જાય સમજી ગયું સમજાય જુલાબ છે એનું ખજન કરી પેઢ સાથે અને આ ચોરી એ બધું સાથે થઈ જાય સંસારમાં કઈ પણ ખંડન કરવું હે તમે કઈ કહ્યું ખંડન કરું કઈ પણ બદલો માં બદલો મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે પણ આ તો પ્રાપ્ત સંસારમાં દખલ જ કર્યા કરે છે દખલ કર્યા કરે ત્યાંથી દખલ કર્યા કરે બાબા ને કઈ કોણ તમને સુધાર રાજા નો રડ્યા કરે જો પાસરી ના ધંધુ કે સારા પાસે આવે છે ગમત કરે છે ણસો હોય તો પછી ઘરમાં બધું પડી રહેવા દેવું જેમ છે તેમ બહુ માણસો ઘર હોય તો ડખો નહીં કરો કયું ને તમે તો જો જમ છે તેમ પડી રહેવા દેવું છે ઘર માં બહુ માણસો હોય પડી રાખું ના દે અંડા કોઈ ના કરો સંભાળે રહેવા બીમાર ના આપણે કરતા બીમાર એની નથી તો ડッコ કરીને કે પડી રહેવા ના દે અને અંડા કોઈ નઈ કરવાનો સમજાય ને ના કરી ખાને માર કે ઉંડી વા તો ડખો ગાને એમ પડી રહે દે તે તો કેત બરા થાય દાદા થાય એવું છે પણ દાદા કેવાય નહી કે આ પ્રમાણે કરજો ઇમોશનલ વગર કેવાય કેશનલ વગર કેવાનું ઇમોશનલ નહીં નઈ જવાનું કેવાનું શું કરે જે કડક વાણી હોય કડક વાણી હોય કર્કશ વાણી હોય શું કરે કરો ને તરસ બોલો આવે બરાબર વિનંતી કરે હું વિનંતી કરું છું આપડે જેમ ટોન જ બદલી ને વિનંતી શીખવાડિયા બરાબર ક્યાં હું ધીમેથી કરું તમને શંભર પડે પ્લીઝ તમે જે બોલો ને વાક્ય ઘણા ખરા બિલકુલ નરમારે કામ બની જાય મોડલ ઉપર